ભૌતિક સુખો માટે ના કરવું પડે જ્યાં સુધી ભૌતિક સુની લાલચાલ છે ત્યાં સુધી આ કલ્પિત વસ્તુ કર્યા કરો આ બધી કલ્પિત છે શું છે કર્યાનું ફળ આવશે અને ખોટું કર્યાનું ફળ દુઃખ આવશે એટલે આ ધર્મ ભૌતિક સુખો જોઈતા હોય તો એક જ વાત સમજી લેવાની કે તારે જો ભૌતિક ઈચ્છા હોય તો તું લોકોને ભૌતિક સુખ આપ પાસે દેખાય છે અને ભૌતિક દુઃખની ઈચ્છા હોય તો દુઃખ જે તું આપીશ એ મળશે એક કહે સુખ આપીએ લોક દેવી સુખ તમે દે રિ આપીએ બહુ દેખવા કે પૈજાકલ ની ન થાવા દે સારી સરા આપીએ સારો ધગો ભઈ દે સારી સબડે આપીએ તો બરું લેવાશ કરવાનો એટલે સારી ના આયા દાદો ફરી ના આયા આ કઈ વાત કરો કઈ લાભ થાય પણ ખુલાસો કરો ને ભગવાન કેમ કશું કર્યા વગર એકદમ મળી જાય શું કહ્યું આપે કે હું ભગવાન તમને દેખાડી આપું તો કે કઈ કર્યા વખત ભગવાન કેમ ના મળી જાય કવિ ઉમત મળે સતુ માં મળે નહીં કદાચ ભગવાન કદાચ કોઈ મળે નહીં સત્યુ માં પણ ભગવાનની ચિંતા કરે ખાવાનું બધું ઘી બેઠા ઘે બેઠા આવતું હોય છોકરા પડ્યા આવે નિરાબર ગાડીને ખબર જ ના પડે છોકરો ક્યારે પડે ભાઈ એટલે ભૌતિક સુખબ રાખેલો આ તો ડી ગુટી એટલે ભગવાન કવિ ઉમ નરસિંહ મહેતા ને ભગવાન મળેલા પૂરું કરેલું વાત સાચી નરસિંહ મહેતા ભગવાન રસ્તો ચડી ગયો પછી બોલ્યા એ કેવું સાચા રસ્તા હતા એટલે ખ્યાલ આવ્યો ભગવાન કઈ જળવાઈ રે આવું કઈ કે મને મળ્યો મને મળ્યો એ લાડવા ખાવાનો ખેલ નથી વાયુ મલે વાણી જુદી જાતની હોય છે રસ્તે હતા અને ભગવાન રસ્તે કોને કહેવાય કે જ્યાં બુદ્ધિશાળીઓ હોય ત્યાં નહીં હાટીલી કામ હોય હાટીલી હોવું જોઈએ બુદ્ધિશાળી તો બુદ્ધિશાળી વાત ખબર જ નહીં કે ભાઈ મોટી મોટી વાતો કરે ધર્મની કોલમકો હાટીલી હોવું જોઈએ રમણ મનસિંહ હાથી લી રામ હાથી લી મહેતા હાચીલી સત્ય સાઈ બાબા સત્ય સાઈ બાબાનું હાલ નથી અને રજનીશ્ધિ બુદ્ધિ નું બુદ્ધિ તમને પ્રસન્ન પડે જવું તમારે બુદ્ધિ ને અડસ થ અને શાંતિનાથી જવું બાકી એમાં કઈ ત્યાં નહીં બુદ્ધિ નથી અને ભાષાનો કાબુ છે એમાં આપણને શું ફાયદું ભાષાનો કાબુ હોય બુદ્ધિ હોય આપણે નહીં અંદર શાંતિ થઈ જાય આપણે ભગવાનનો મોક્ષ માર્ગ જળવો જોઈએ શું કહું સત્ય સાહેબ બાબા મહાશિવ એકાગ્ર કરે છે શાંતિ રહેશે એટલે હું કહી દઉં તો હું નવો નવો અહીંયા આગળ તૈયાર નથી આમ કોઈને મેં શાંતિ રહેતી પછી મારે ઉમેરવાની જરૂર નથી કારણ કે મારી કેવું છું એનું મારા શાંતિ આ જરૂર જ હોય પરમાનન્ટ શાંતિ થતી હોય આ મારી ખોટા પરમાનન્ટ નથી કીધું મારી પાસે ફરિયાકાનું લોસ એન્જલ આ છે પરમનં શાંતિએ એ શાંતિ થાય જવાબદારી મારી એક ચિંતા થાય 2 લાખ ડોલરનો દાવો મારજે મારી હે ગエル બી થા દેની અને ગર્મો દરેક વાત ને શાંતિ એને છોગરો જોડીય વર્ગો ભાઈ ભાઈ આ બેન ન કે ને કે જલરામ બાપાના ચમત્કારોના બાબત વાતનો સુમંદ ભાઈ કે જલરામ બાપાના ચમત્કારો ભક્તો ની રાખડી વાળા છે તે આજે પણ કામ કરી રહ્યા છે શું માટે જો માનતા હોય તો માન્યા જ સાઈ બાબા નો અવતાર છે તો હવે એમ કે છે કે સત્ય સાઈ બાબા એવું કે છે કે સાંઈ બાબા નો જે અવતાર શું એ બધું કે આવું કઈ કે હું કઉી નો શું ચમત્કાર કરી જો એમને વાતો લેવો સારું છતાં એ માણસો ને ચાલતી હોય એ મને લોકો આવી ગયા પછી ભલે પછી એને ફાવતું અને પાછા લોકો પાસે મને એમ કે છે કે સત્ય સાઈ બાબા એ દાદા પહોંચે છે કે સારી વાત છે સાઈ બાબા વાળા કહેશે કે દાદા ભાઈ તમે ગા કારણ આ તો ભરની એક અજાબી છે વસ્તુ આવી હોય નહીં આ તમારે આજે ભેગા થયા તમે તમને એવું છે ને એક આવડો મોટો કાચ હોય પહેલ પાડેલો અને આવડો એરો હોય તો તમે પહેલવાળો કાચ લઈ જાઓ કારણ સમજેડ જ્યાં સુધી નથી ત્યાં સુધી અને સમજેડવાળું ઘરે થયેલું હોય તો ના સમજવું મુશ્કેલ આવે આપડે પેલું પૂછવું છે શંકર કે સાહેબ ભગવાન આ બનાય છે આ દુનિયા ભગવાન છે ઉપર આ ભગવાને બનાય છે ભગવાન નહી બનાવે એટલે આપડે સમજી જુકાને ઉભું રહેવા જેવું વૈજ્ઞાનિક વાત સમજો આ લૌકિક વાતો છે બધી પોલી વા જવાબદારી છે ને તમારું જ આ પ્રોજેકશન છે શું છે આ પ્રોજેકશન જ તમારું છે જોખમદારી જ તમારી છે મારે સેટી ચાલજ ખોટું કરતા પેલા એટલે આપડે સમજી આ કઈ જાતિ રીત છે એટલે આપડે કેવું તું રાજા છે ભગવાને હાથ ચાલ્યો જ નથી બિલકુલ આમાં હાથ જ નથી ચાલ્યો ભગવાને ફક્ત પ્રકાશ આપે છે શિવ પાત્રને અંદર રહીને પોતે પ્રકાશ આપે છે જ્યાં સુધી તને આવે ત્યાં સુધી તો ભૌતિક આ જીવનથી અને ના પાકર ખેંચજે કે ભગવાન મારે તો આ સુખમાં લાગે છે પૈસા છે સ્ત્રી છે બધું જ છે જતાં મને ગમતું નથી તો હું તને અભેર ને ભગવાન તો યાર જો એના ગમ છે નથી ગમતું હતું દુઃખાઈ ગમે છે ને સારું કામ થશે આ માલ છે તમને અનુકૂળ આવે તો ના અનુકૂળ આવે તમારે મળતી બીજું પૂછવું હોય તો પૂછો ગમે તે પૂછવું હોય તો વધારે બંધેલા નથી કળયુગમાં જે બધા પંથો ચાલે છે એવા દ્વાર ત્રેતા સતયુગમાં પંથો ચાલતા હતા આવા ચાલે છે જેને કઈ થોડું ઘણું આવડ્યું કઈ ખોઈ લે દુકાન કાઢી અરે ઘરાક ને આવડતું નથી ગરાક પાસે પડે નહી તો દુકાનદાર કહેતી ના કરતી શું કહેવાય પંથવાર નો કોઈ પણ પંથવાર મારી પાસે શું કરું મારે રવ નથી પણ હું હારી બેઠેલો છું શું કરું હું તો હારી ને ગઈ પણ હારી કરી છ મહિના આખો ડિસ્ટ્રિક રિપેર કરવા છે આ આખો સરસ ડિસ્ટ્રિક છ મહિના પૂરું થાય તો છ મહિના અમારે ત્યાં રહેવાનું કામ થયું એ છ મહિના આવી ના રે આવી સરસ ડિસ્ટ્રિક જે તોડ નથી લુચા નથી આ સારા લોકો છે જેમ જેમ મંદિરો વધે તેમ તેમ શ્રદ્ધાઓ ઘટતી ના જાય જેમ જેમ મંદિરો વધે તેમ તેમ શ્રદ્ધાઓ ઘટતી ના જાય શું મંદિરો વધે મંદિર વધે ઓહો મંદિરની જરૂર જ નથી આશ્રમની જરૂર નથી મને આજથી દસ ઉપર લોકો બધા કેતા આશ્રમ વધી જાય મુંબઈમાં પોતા લાખ રૂપિયા આશ્રમ વધી જ નહીં તો હું તો ત્યાં મુકામ કરીશ પણ લોકો ઘેરથી કંટાળીને આઈ પર મુકામ કરશે શું જાય શું કરું એટલે શ્રમ ઉતારવા માટે પણ એ વાત છે આ પ્રજા આ શ્રમના ધર્મ માટે લાગુ થયો નહીં પણ ગેરકંઠાનું કામ કર્યા થાય છીએ ભાઈ ને એટલે આ તો હું તો વાંધવાના આ તો બધા એક સંકેત છે કે આ ધર્મના બધા મત મતભેદ થઈ ગયા છે એટલે અમારા શિવ ધર્મને અમારા વિષ્ણવ ધર્મને અમારા સ્વામિનારાયણ ધર્મને અમારા જૈન ધર્મને આ બધા મતભેદો છે એટલે લોકો આત્મા નથી મતા અર્થમાં કે અમારો આ મત મત ચઢાવતું આત્મારી વાત એટલે આ બધા ધર્મો એક કલા માટે આ શું છે એક બાજુ કૃષ્ણ ભગવાન નું રામ એક મંદિર જબરજસ્ત મોટું એક બાજુ શિવનું ગણપતિ બધા એક મંદિર એક જયરાનું કરું નહીં નહીં કરશે પણ આ તો એક કરવાનું થશે કારણ કે આ મૂર્તિ જે મૂક્યા છે ને તે હું વિધિ કરી આપીશ એટલે મૂર્તિ હસ્તે કઈ ગણ કઈ ગણ આપણે વિધિ કરી દીધી જયપુર જયપુર માં જયપુરમાં મંદિર બંધાયેલું લીલા રામ લક્ષ્મણ મૂર્તિ બસ લઈ ગયેલા જાત્રા એમજી કે કોઈ લોકોને પ્રતિષ્ઠા આવડતી ને પોતે છે તો આગળ શબ્દ શબ્દ બોલી પ્રતિષ્ઠા કહે છે કે થાય નહી પ્રતિષ્ઠા તો આત્મા મૂકવો પડે કે પૂજારી હતો ને રડવા મળ્યો રડી ફૂલ ની આ રડી મંત્ર પહેરાઈ ગયો શું છે ભગવાન આ રામચંદ્રજી આજ હચ્યા એવું તો બધા હચ્યા જ તે તમે શું કર્યું કે પ્રતિષ્ઠા કરી શું કર્યું અંગ્રેજો ના રાજમાં ઢેડ મારે ધક્ આ તો એટલા માટે જ છે નહી તો આ તો આમ વિરોધી આપ મેંબઈ માંથી બધા નવા નવા પંથ વાળા માણસો ને ચૂંટી નાખ્યા ધર્મ ને ચૂકી નાખ્યા લોકો એમાંથી નીકળવા માટે શું રસ્તો બધા ધર્મો પંથો પંથો બધા નવા નવા આપડે ના દઈએ એટલે બંધ થઈ ગયું ઘરમાં વાસ ને કઈ ગયા કઈ જરૂર નથી સમજ પડી ગઈ એટલે ના દે એટલે બંધ થઈ ગયું શું થયું દુકાન ક્યાં હોય ચાલુ છે દાદાજી મને મારા ગુરુ એ કહ્યું છે તને ખેદાન મેદાન કરી નાખી છે ને અત્યાર સુધી કેટલા લાખ દોઢ લાખ આપ્યા દોઢ લાખ તમે આલ્યા તો બીજા પચાસ હાજર જરા દાળ ચોખા છે કાપડ થોડું લાયાલી શું કયું રૂપિયા બતા છે શું ગુરુ છે તમે શું કે છે ગુરુદેવ પચાસ હજાર આવું આ ગુનો કહેવાય એને ગુનો કરે પણ તું ગુનો નખ્યા કરે શું કહે જે મૂર્તિ આપણે પૂછીએ અને એને એક જ દે એને વેચી નાખી દેવાય હા સુખમદારી માફી માગશે રોજ કરજે એટલે એને સુખમદારી ઉડી જાય અને હવે કશું આપી જ નહીં પછી સ્વામી ના સુધી આપ્યું નહિ પેલા પેલા સમજે પડી ગઈ કોઈ મળી ગયું અમને એટલે પછી એને એમને કહ્યું કે કઈ પૈસા ની જરૂર નથી પણ આ પૂછવા જવું પૈસા માગ્યા જવું મારે કઈ કોઈ આમ નથી તારું શું કહ્યું હા તો એક ફસાયેલા તો ફૂટવા ને થાય તો આવે એટલે બધી એનો ઝોકરો કહેશે બાપા નહીં કે છે આ દાદા એ કહ્યું દાદાને પણ લાગે છે હવે રે તે લાગે છે અને મારે લાગે રે ના રે મારો કઈ કોઈ જતો વેરો નથી એક આનો મારો વેરો નથી મારા ઘરના કપડા પહેરું શીખશે ફક્ત આ વેરો વસંતભાઈ રાખ્યો છે કે અમેરિકા આવો એ અમારા ખર્ચે આવવાનું કરેરા સમજે આપવું હોય તો આ સાથે હવા લાખ રૂપિયા આપ્યા એ કોઈ દબાણ કર્યું નથી એમની મેરીજ મારે આપવા જ છે અને આજે આજે કુસેલા સ્વાદા છે આપવાની કંઈક જરૂર નથી આ કંઈ ઘેરો નથી આપવાની જરૂરી નથી તમે હોય તો આપો ના હોય તમારી મરજી આ તો તમારા માટે જ ઓર ડ્રાપ છે શું છે તમે પોતાના વાપરી ખાઓ પોતાના પૈસા તો ગટરમાં જાય અને જો આવતા ભાવના માટે કંઈક આવું કંઈ કયું હોય તો આવતા ભાવમાં એનો ફળ શું કરું આ ઓર ડ્રાપ તમારા માટે છે ઓરડાપ નહીં નાખી દે હે લોક કલ્યાણ માટે જેમાં તે કોઈ ભાગ નથી આ સંઘમાં ચાર ના કોઈ વાપરે નથી ચાર ના પોતાના ઘરના ખર્ચા કરી નથી કોઈ એ વસંત સાડા બાર લાખ રૂપિયા આપે શું કારણ કે હોય તો આપતી જરૂર નથી હા મેં આપવા માટે પાછા આપવા પડ્યા દસ હજાર પાછા આપવા પડે મારે હાલ હાલ કરે ના દે ઘરમાં ના દે આપણે આ તો બધું મારી કરોડ એટલે અહીં તો એવું નથી એ તો કોઈ માગે નહીં આપી જાય પેલા બીજા ભાઈ છે તે ફ્રી ઓફ કોસ્ટ વાળી કહેવાય વેચાય નહી ફ્રી ઓફ કોસ્ટ મળે દસ બે લાખ નો પ્રી ઓફ કોસ્ટ ધર્મ પાનવ ધર્મ પાડો થોડો સ્વય બહુ ચિંતા કોર્ખ નો ધર્મ હોવો જોઈએ કોનો તમારા દિયલ નથી આવતું આ તો મોટા ને બિઝનેસ ઘડીમાં ચાલે ગળી માં ના ચાલે ગાડી હતી કેરી લાગે જરૂર કાયમ કાયમ નું માર્ગી પણ છે મારે ટેમ્પરે તમારી પાસે આવવું પડે અને સુખય પરમેણ દે આ કે એમ પરે સુખ ને સુખ ગયા પછી દુખ આવે એને સુખરે કેવાય કેમ બેસી બફી પાતી રહેશે જમો અંતર સુધી કળી દેવાય સબ આ આટલો કળવો ઉકાવ દે એવું રહેશે ના જમો કે ત્રીઘા પરદા કો પરમાની દેવા ના બાવય નહિ ના ના ના ફરતો આ ડેરાતો અમદાવાદ પછી તમે શું કરો છો ક્યાંક મૂકી આવો થાય મારવાઈ ચેતવન બધા મૂડી નફો ભેવું કહ્યું તેમાં મૂડીએ કહીને નખાવો નફો ગયો કેશ બેંક ભાઈ પૂછે છે કે કૃષ્ણ ભગવાને અર્જુન ને વિશ્વરૂપ દર્શન કરાયું કૃષ્ણ ભગવાને અર્જુન ને વિશ્વરૂપ દર્શન કરાયું એ શું એમ વિરાટ સ્વરૂપ દેખાડ્યું ને વિરાટ સ્વરૂપ કરેખાડ્યું ને આ સમજયા ચાર પાસે હું તમે વિરાટ સ્વરૂપ દેખાડી દઉં વિરાટ પણ વિરાટ સ્વરૂપ એટલે શું તમારો અહંકાર છે ને મમતા તે બે લઈ લેરાટ સ્વરૂપ શું તમારો અહંકાર મનતા તમે કાઢી શકો નહી કોણ કાઢી શકે જે વિરાજ સ્વરૂપ છે એ તો બુદ્ધિ થશે ખાલી અગિયાર દિવસ બોલી જશો આજે આજે તે આવી તરાવાના છે રોકડી બેંક ભરવાનું નથી તો છેતરાવાનું છે બે ત્રણ દળ આવો તો એમ તો ઉતારવાથી આપણે જો રોકડું કેતો છ મહિના પણ જીરોડો આપણો જે જૂઠું મળે ના કે હવે ના સર ઉધાર આપી લો થાયલાવ અનંતવ મળે બેસી લોકો દેશ માં જવાનું છે ત્યાં દિશકા નથી ઉભા એનો તો આકાશ છે ભગવાન હે મહિલા ભગવાન એવું કહો હા કોણ ઘરે છે હોટેલ ના માલિકો એટલો જ વિચાર કરવા ઘરે કોણ મોકલે છે વિચાર કરો બે રૂપી ક્રેડિટ ડેબિટ જો ક્રેડિટ હોય તો તમને બધું સુખ આપ્યા કરે અને ઘરાક મોકલે મોકલે બધું ડેબિટ આવે ડેબિટ ઉદય આવે ત્યારે ઘરક આવતો હોય તો એ જ બંધ થઈ જાય બધા શું કોઈ ભાટી ગઈ હોય ફળ થયેલ હોય ગરક બધું વિકરી જાય શું એટલે કોઈના સુખના માટે કઈક પ્રયત્ન કર્યો હોય એ ક્રેડી આપણા પૈસા બીજા માટે વપરાય એ બધું કહે શું કહું બીજા કોઈ પણ હેતુ માટે વપરાય આપણા પૈસા સારા હેતુ માટે વપરાય બે ચલાસ ભગવાન રમત ચલાસ બીજું છે આ જે છે મગ તો ક્રેડિટ ને ડેબિટ એ ખાતા બંધ થઈ જાય ચોપડા બંધ થઈ જાય કોઈ નો ડેબિટ નો આપણને કેવી રીતે ખબર પડે કે આપણું બંને સરખું થઈ ગયું દરેક માણસ પ્રોફિટ અને લોસ નું શું કરવા આવે છે જન્મથી મળીને તેને પચતા સુધી લાખ પસ્તા સુધી એ બધું પ્રોફિટ અને લોસ ભોગવી રહ્યો શું ભોગવી રહ્યો એમાં ફરી ફરી દે બિઝનેસ કરે છે તે પાછો આવતો હિસાબ થઈ જાય પણ બિઝનેસ ફરી ચાલુ થાય મેં કર્યું કયું કે વેપાર ચાલ મેં કર્યું મેં કયું કહ્યું વેપાર ચાલુ છે મેં કહ્યું કઈ જ કરતો નથી તારે વેપાર બંધ થઈ જાય શું ખાતા ઉડી ગયા તમને કયું કયું કયું ગમશે તમે વેપાર બંધ કરવો છે કે ચાલુ રાખવો છે ના ચાલુ રાખે ને ના તારું હોય તો પણ આપડે ભગવાન થાય રેજ થઈ જાય કરવાનું મોટર લીધી ભરવા પડે છે આ બે એકલું ના પડે બંને હિતકારી બે સાથે હોવા જ જોઈએ જ્ઞાન પ્રમાણે કર્મ થાય કેવું એટલે જ્ઞાને જોઈએ કર્મ હોય ભક્તિ એટલી ના થાય ભક્તિ એકલી હોય ને જ્ઞાન ને ભક્તિ જ હોય ભક્તિ આપણા લોકો સમજતા નથી જ્ઞાનની જરૂર કે ભક્તિના દેવ જોયે હોય તો જ ભક્તિ થાય ભક્તિ શું થાય ભક્તિનો અર્થ જ સમજતું નથી આ ભક્તિ એટલે શું કે જેની ભક્તિ કરો એનો શું એપ્રોચ નિવું હોય તો સેક્રોમેન્ટ ની બસ્તી આપડે કરવી જ ના પડે સેક્રોમેન્ટ ની બસ્તી કરવી પડે પણ બસ્તી શી જ કરીએ કારણ કે પેલો લાભ લાંબ જાણવો પડે રસ્તો દેખાયો હોય તો જેટલું જ્ઞાન એટલા પ્રમાણ ભક્તિ થાય બાકી આ લોકો બધા ચેતરે છે ભક્તિ ના ભક્તિ એવું ને ભક્તિ જેટલું જ્ઞાન થશે એટલી ભક્તિ જ્ઞાન અને કર્મ સાથે હોય તમારે જ્ઞાન અને કર્મ સાથે છે એટલે કર્મથી છૂટે જ્ઞાન વાળો કર્મથી છૂટે કર્મ થયા કરે ત્યાં જ્ઞાન હાજર હોય અજ્ઞાન હાજર હોય તો હું કરતા છું બંધ રહ્યા કરે પરિક્રમ બધા એ પાછળ હું કરતા છું એ ભાન આ વર્લ્ડ કોઈ માણસ એવો ધર્મ તમામ શક્તિ ઘરે દવાની તો બીજા લોકો આ મેગા કરીને ત્યારે હે ચાલો કર્યું મેં કર્યુંલલ ના ચાલતી સારું કરે હું કમાયો હું કમાયો હું કમાયો દસ લાખ કમાયો તો સુધી અને કોઈ જાય સર આપણે કીધું ભગવાન ઊંચા છે હું હવે ભગવાન ને કાઢો દઉ છું હું કમાયો કોઈ કહેતા ભગવાન શું મારી ભગવાન જો કરતા થાય તો એ બંધ મારે એ કરતા નથી કરતા ભગવાન એ નથી અને સમય નથી ભગવાન મારવા આવું પડે અપીલ ને શું કહ્યું ભગવાન આ છે કેવું તમે ખરાબ કરો ખરાબ તો સમજાય વાત સામે સજા સાયન્ટિફીકુ સોલ્વ કરી આપે ફરી પધલ ઉભું થાય નહી તો પધલ ઉભો થયા કર્યો પરીક્ષા કર્યા જવાનું હું ક્યાં ન પડું ડેરા છે શું છે જય સચિરા